લુકની લખેલી સુવાર્તા એનો સોળમો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય સોળમો તેના શિષ્યોને કહ્યું કે એક શ્રીમંત માણસ હતો તેની પાસે એક કારભારી હતો તેની આગળ તેના ઉપર એવું તોહમત મુકવામાં આવ્યું કે તે તમારી મિલકત ઉડાવી દે છે તેણે તેને બોલાવીને પૂછ્યું કે તારે વિશે હું જે સાંભળું છું તે શું છે તારા કારભારનો હિસાબ આપ કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે મારામાં ખોદવાની શક્તિ નથી ભિક્ષા મારતા મને શરમ આવે છે તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરે માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે પછી તેણે પોતાના માલિકના દરેક દેણદારને બોલાવીને તેમાંના પહેલાને કહ્યું કે મારા માલિકનું તારે કેટલું દેવું છે તેણે કહ્યું કે સોમાપ તેલ તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને જલ્દી બેસીને પચાસ લખ પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે તેણે કહ્યું કે સો માપ ઘઉં તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને એસી લખ તેને માલિકે અન્યાયી કારભારીને વખાણ્યો કારણ કે તે હોશિયારીથી વળત્યો હતો કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતા હોશિયાર હોય છે હું તમને કહું છું કે અન્યાયપણાના દ્રવ્યોથી પોતાને માટે મિત્રો કરી લો કેમકે જયારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાર ન માનવામાં તમારો અંગીકાર કરે જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે બહુ થોડામાં અન્યાય છે તે ઘણામાં પણ અન્યાય છે માટે જો અન્યાય દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસ થયા ન હો तो खरु द्रव्य तमाम को जो ते पर द्रव्य में विश्वास न हो तो सोप से कोई चाकर बे मालिकाक सकते नहीं कम के एक द्वेष कर बीजा पर प्रेम कर स एकना पक्ष नीजा ने तुच्छ गणसे देवनी तथा द्रव्य चाकरी तेरी सकता फरोशीओ द्रव्य लोभी था તેઓએ એ સઘળી વાતો સાંભળીને તેના ઠઠા કર્યા તેણે તેઓને કહ્યું કે તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો પણ દેવ તમારા અંતઃકરણ જાણે છે કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દ્રષ્ટિમાં કંટાળા રૂપ છે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યુહાન સુધી તે વખતથી દેવના રાજ્યની સુવાતા પ્રગટ કરવામાં આવે છે અને હરેક માણસ તેમાં જબરજસ્તીથી પેસે છે પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય તે કરતા આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે અને વરે છોડેલી સ્ત્રીને જે પરણે છે તે પણ વ્યભિચાર કરે છે એક શ્રીમંત માણસ હતો તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મારતો હતો લાજરસ નામ એક ભિખારી જેનેના આખે શરીરે ફોલ હતા તે તેના દરવાજા આગળ પડેલો હતોમંદની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાતો હતો વળી કૂતરા પણ આવીને તેના ફોલા ચાળતા હતા તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા સીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો હદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઉંચી કરીને દૂરથી ઇબ્રાહીમને તેની ગોદમાં બેઠેલા લાદરસને જોયા તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ પિતા મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કેમ કે આ બળતરામાં હું વેદના પામું છું પણ ઈબ્રાહીમે તેને કહ્યું કે દીકરા તારા જીવનમાં તું તારા સારા વાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડા વાના પામ્યો હતો તે સંભાળ પણ હમણાં અહીં દિલાસો પામે છે અને તું વેદના પામે છે એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઇ આવેલી છે તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં તેણે કહ્યું કે પિતા હું તને વિનંતી કરું છું તેને મારા પિતાને ઘેર મોકલ કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે તેઓને શાહે આપે રખે ને તેઓ પણ આ પીડાને ઠેકાણા આવી પડે પણ ઇબ્રાહીમે કહ્યું કે તેઓની પાસે મુસા તથા પ્રબોધકો છે તેઓનું તેઓ સાંભળે તેણે કહ્યું કે ઇબ્રાહીમ પિતા એમ નહીં પણ જો કોઈ મોહિલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે તેણે તેને કહ્યું કે જો મુસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મહિલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી